મંદિર ની આગળ લીમડાના વૃક્ષ હેઠળ ઓટા ઉપર ઢોલીઓ ડળાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેરો હતો અને ધોળી ચાદર ઓઢી હતી था, था, था, था देश देश हरिभक्त सभा बढ़ाई श्री जी महाराज एक वेदांति ब्राह्मण आयो प्रश्न पूछो તમે એક બ્રહ્મ નું પ્રતિપાદન કરો છો તથા માયના માં આવતી નથી માટે તમને પૂછીયેલા તમને પૂછીયે છે તેનો ઉત્તર કરો जे प्रकार मुक्त न उभ पुरुष थकी ओ सर्वे पर्वत તથા સર્વે વૃક્ષ તથા ઈશ્વર માયા તથા એમ નો આધાર બ્રહ્મ એ સર્વે ને પૃથક દેખે છે તમે દેખો છો ને કેવડી મોટી વાત નથી કરી છે તો કે પ્રશ્ન તો એનો આમ વ્યવસ્થિત રીતે તો બોલતા હોય છે મારનું કેવાનું એમ થયું ને કે તમે આ બોલો છો પણ અનુભવ થી નથી કેતા અને કોઈએ દેખ્યું તો નથી જેમનો તર્ક કરવો હોય એમનો કરે શાસ્ત્ર વિશ્વાસ હોય તો વિશ્વાસ ન હોય તો આ બધા તર્ક ઉભા કરે જો જાડુજ દ્રષ્ટાંત કોઈને કહેશે તારું પાપ કોણ ફલાણો હું ના પાડું મળે કે ના મળે બે ચાર કરો મળે ત્યાં એની માં કેપી વધારે કઈ બીજો ઉત્તર એનો કહેવાય નહી માં સિવાય બીજો બોલે એ પ્રમાણ જાય ભગવાન છે કેવા છે શું છે એ બધી જે વાતું છે શાસ્ત્ર માં વિશ્વાસ હોય તો એને કહેવાય પણ શાસ્ત્ર માં વિશ્વાસ નથી તો વિશ્વાસ ન હોય કેવી રીતે શાસ્ત્રોમાં જો વિશ્વાસ હોય તો એને સમજાવું કરી બાપ હોય તો પણ બાપ છે નક્કી કરવા માં તો મા સિવાય કોઈ નથી સિવાય કોઈ બાપ નું નક્કી ન કરી શકાય ભગવાન છે એ આજ કોણ માને એ માને હવના શાસ્ત્ર જુદા જે શાસ્ત્ર જ્યાં લગે જુદા જુદા છે ત્યાં લગી નિર્ણય આવે નહી શાસ્ત્ર માં અસાધારણ વેદ જ ગણાયું આવે જેવો સાંઢ એવું વાંચું આ જગત દ્રષ્ટિએ મોટા સાધુ એ આ દ્રષ્ટાંતો જગતને ઢાળ અને પાછા ફીટ હોય ફીટ નો પછી નિર્વિકલ્પ સમાધિ વાળા જે મહામુક્ત છે તે માયા તેને એક બ્રહ્મ રૂપે કરી ને જ દેખે છે પણ પૃથક પણ નથી દેખતા બે પ્રકારની મુક્ત છે જો ભગવાન બધાને બ્રહ્મ રૂપે દેખે એટલે શું સમજાય પણ આનું નામ જીવ આનું નામ ઈશ્વર આનું નામ બ્રહ્મ એ નક્કી તો કરવું જોઈએ ને પણ નક્કી નથી કરતા કોઈ જો એ જાણવાની જીજ્ઞાસા હોય તો તો પૂછાવી ના રેવા નથી એક રૂપે ગીર વિશ્વ માયા માયા તો જાણે જળ છે એક બાજુ રહી ગઈ પણ ગીર વિશ્વ ને ભેદ ને એની એક રૂપે જોવું જોવે છે હા પણ એક રૂપે કેમ જોવે પૃથ્વી રૂપે દેખે છે પણ પ્રથક પૃથક પણ એ નથી દેખતા તેમ નિર્વિકલ્પ સમાધિ વાળા જે મહામુક્ત છે મહામુક્તો મહાન માયા તેને એક દેખે કેનારા ભગવાન છે બસ હે ભગવાન મુક્ત માં મુક્ત ખીતા ઓલ્યા મુક્ત ઈ બધા જુદા કરીને જ્ઞાની દેખે છે આ નથી દેખતા છે એને નથી દેખે છે ઓલિયા નિર્વિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિ વાત અવિકલ્પ સ્થિતિ વાળા નુદા એ જુદા જુદા નિર્વિકલ્પ વાળા તમે બધાને નોખા નોખામાં નો ભેડા બઉ એમાં નજર ભોગે નઈ એટલે ભજન થયું કરી ખેતી ઓછી ગઈ દેખાતા નહી હોય આમ ઓલી દ્રષ્ટિ તમે ઘણી વખત વાત કરો છો દેખાય દ્રષ્ટિ આવે ત્યારે દેખાય ને એટલે એમ એમ દેખાય કેવી રીતે ક્યાંક થતું હશે આમ અનુભવમાં તો આવતું ન હોય એટલે કેમ કેવું કે આમ થાય અનુભવમાં તો આપડે લાવવું તો પર્સિયન લાવવું પડે જન્મ મરણ નો છુટકારો કરવો હોય તો અને હજી આમાં આનંદ આવતો હોય તો સવિકલ્પ ઊંચા કે નિર્વિકલ્પ ઊંચા આમ તો નિર્વિકલ્પ ઊંચા કેવાય નિર્વિકલ્પ વાળા નું જુદું દેખાતું નથી એને એક દેખાય આપડે ધવું છે કે જવું જુદા એ સવિકલ્પ રહેવું છે કે નવી વિકલ્પ થવું આપડે અહીંયા ફરતા ગઈ તો શું ગાઈએ સમજણ નથી આ બહુ ઊંચી સ્થિતિ ની વાત છે અને નિર્વિકલ્પ સ્થિતિ જાય ને શ માં અત્યારે તારા છે કે નથી ચંદ્ર માં છે કે નહી હોય ચોક માં જઈને દેખોલ્યો દેખાય હેખાતા નથી પણ છેક નહી છે નિર્વિકલ્પ વાળા ની એવી સમજણ આવે છે સામાન્ય મુક્ત નહી હો મહામુક્ત મહામુક્ત હોય એ ભગવાન સિવાય કોઈ દેખતો જ નથી જો બજારે હાલ્યા જાઓ રસ્તામાં કુતરાનો મળ્યો હોય તો નિરખીણ જવાનો ભાવ થાય અને સ્વાદ કરીને ખાઈ નઈ એ માણસ એમ નિર્વિકલ્પ ને સવિકલ્પ નો આટલો ફેર છે આપણે આ દેખાય દેખાતું નથી એટલે બહુ ઊંચી દ્રષ્ટિ કરી દરેક માં ભગવાન ને જ્યાં જુએ ત્યાં બીજું ન પાસે ઈ ભેદ ભેદ કઈ એને ન દેખાય ત્યાં રામજી બીજું મોહ દેખાય જ નહીં અને જ્યાં લગી આપણને દેખાય છે ત્યાં લગી ગમે સવિકલ્પ માં કેવાય ભગત હોય કરતા ત્રેપન ગયા જપ માળા ના નાકા ગયા હમ હા એ જે અખન બધા છે ને એ અનિર્વિકલ્પ સ્થિતિ ના છે આપણે એને નિંદામાં મારી દ્રષ્ટિ નથી એટલે બધા અને એમાં આપડે પાછી ઉલટી એની જાય એટલે દ્રષ્ટાંત ને આપણે સમજતા આવડતા જ નથી જપ માળા નાકા માળા ફેરવતો હોય ના તૂટી ગયા પારા માળાના હોય ને એ આખી માળા માળા તોડી નાખી લ્યો ફેરવતા ફેરવતા હો તો એ બ્રહ્મ જ્ઞાન નો આવે એ છે ઊંચા ભાવ નું પણ આપણે બધાની સમજણ નહી એટલે એના નિંદા માં લઈ જાય એટલે લખ્યું એટલા માટે કખા ના વાંચવા ને વાંચવા નહીં એટલે એના ખોટા છે ભગવાન ને ખુપ ગાયો દેતો હોય ને હું તો ભગત ને કગત કઉ પણ એવા રૂપ કેતો હોય તો માને તમે તો છો દરેક શબ્દો નું પરિવસાન ક્યાં નારાયણ જો હવે પથ ધ નારાયણ રૂપિયું ન થયું સર્વે સર્વે એટલે કોણ કોઈ પણ શબ્દ સર્વે એટલે કોણ નિંદા ના હોય ના હોય ના હોય કોઈ પણ શબ્દ જ્ઞાન મેળવું ત્યારે બધા ભગવાન રૂપ જયારે થાય પછી નિંદા કેવી કોંદા શબ્દ જ ન રાગ વેસ્ટ છે બધા મુક્તા છે સમાધિ વાળા મહામુક્ત માયા છે ને બ્રહ્મરૂપ એમને માટે આ બધું સમજવું જ જોઈ ને તમને તર્ક તો આવવું જોઈએ ને કે આ બેન પણ આને કેમ કેમ કયું હશે એમ પૂછવું જોઈએ ને પૂછે જયારે તર્ક આવે તો પૂછે પણ અસત્ય પણ સત્ય પણ અસત્ય પણ સવિકલ્પ સ્થિતિ વાળા ના વચન વેદ શાસ્ત્ર પુરાણ આવે છે તે એ સર્વે સત્ય કહે છે निर्विकल्प स्थिति वाला वतन कहे सर्वे <laughs> सर्वे हाँ ना, ने ने ना आ, खरा हूँ आकाश मारा चंद्र बिसे दिन जो नुकम दर्शक का एम जारे जारे काई देखा कल्प रात नहीं पृथ्वी पर रात्रि दिवस મતે ગુજરાતી ભાષામાં વચનામૃત કેટલું જ્ઞાન આવ નો મળી શકે એવું છે નાનું મહિમા નથી મહિમા એમ ના કહે તો પૂરવા પર બાદ આવે ने ते बादने तो समझ ना, ना प्रतिपादन करते गुरु शिष्य जीव ईश्वर माया जगत तथा वेद पुराण शास्त्र कल्पित कहते हो तो महामूर्ख है ज्ञान એમ કહી ને બોલા છે તેમાં તમને આશંકા થતી હોય તો બોલો બોલો બ્રાહ્મણ બોલ્યો છે હે મહારાજ હે પ્રભો હે સ્વામી તમે તો પરમેશ્વર છો અને જગત ના કલ્યાણ ને અર્થે પ્રગટો તે તમે જે ઉત્તર કયો તે યથાર્થ છે એમાં આશંકા નો માર્ગ નથી એમ કહીશ પ્રસન્ન થયો અને પોતાની આશ્રિત થયો એથી વચનામ્રતમ એવી રીતે ઓગણ ચાલીસ મોતના થઈ ગયો આપડે થઈ ગયા બધું વિચારવું પડે લાંબો કાળ થાય છે ને રૂઢિ થઈ જાય રૂઢિ એટલે જ્ઞાન ન હવે કોઈ કરી જ્ઞાન પ્રાપ્ત થાય જ કેવી રીતે જો તો કેવું પડે હજી તો જો પરંપરા માં ગણો તો ચોથી પાંચમી બેઠી એ જ્યાં મેં જ્ઞાન હશે ને મારા માં છોકરા ને ખવાડવું નહીં અને ગોખાલે રાખવું આ બાજરો આપણો છે ના ઘઉં આપણા છે ના ઘી આપણું છે ના તેલ આપણું છે ને પરપરા ગતે કઈ ન મળે માલિકાથી કેવલ રૂટી કર્મ ગુરુ ઓ એને મૂળ જોઈએ પાછા અને આ વિશ્વાસો ને શ્રદ્ધાળુ માણસો એ આ કે કરો છો ને તો લહ નું વતી ગયું એમાં બસ કઈ કરવા પણ નહિ ને શિક્ષિત શિક્ષિત અને પછાત વર્ગ એટલે ગામડીયાન સામાન્ય બહુ જ્ઞાન ઈ લોકો ને ધર્મ તંત્ર ના ઢોંગી ગુરુઓ લૂટે છે રાખજો એ બધું કામ બૌદ્ધિક વર્ગ ને ન પરિણામે આ વર્ગે ધર્મ ની વિકૃતિ ને સહન નહી કરી માંડી આ નિંદા કરાવી આપણે નાસ્તિક કહીએ છીએ નાસ્તિક બનાવવા ધર્મગુરુ એની નિંદા કરાવી આપડે એને કઈ નાસ્તિક નાસ્તિક બનાવવા ગેને ધર્મગુરુ ઓચે માર્ગે નહીં કઈ નાસ્તિક બન્યા धर्म गुरु धर्म तंत्र वरसा न सभ्य ने अफीण गोली आपी अफीण गोली ऊँग आई जाए क शांति थी जाए હાલો બાણી આપડે વિચાર કરવા જેવો જેટલું છે ત્યારે એટલું ચેતવું જઈ આપણે ઊંધે રસ્તે ચડાવીએ સમજતા નથી મહાત્મા પાસે ત્રણ જણા ગુરુ દીક્ષા લેવા આવ્યા ત્રણ જણા તમારા શિષ્ય થવા એવાથી દીક્ષણ લેવા અમારું કલ્યાણ થાત્મા શિષ્ય બનાવતા પહેલા પાત્રા કરવાના ઉદેશ થી પૂછ ની ઉપર છે આખ માં કેટલું અંતર છે ગુરુ એ શિષ્ય ને પૂછ્યું હલો આગળ વાંચું એલા કેટલું અંતર છે આંખ ને કાન માં મુક્ષુ ની પરીક્ષા કરે ને ત્યાર પછી આને દીક્ષા આપે આપણી બાજુ બીજા ને કહ્યું જવાબ આપો મહારાજ બે વચ્ચે અંદર તો કાંઠ દેખે છે અને કાન સાંભળે છે સાંભળી સાચું જોયું તરફ સાંભળી ભાષામાં લઈ દે જવાબ વિચાર ને ઉપર છે આખ દેખે છે મહત્વ પણ હજી સમજે ત્યાં તો મારા શબ્દે શબ્દ બોલો છો કાન કરતા આખી નું મહત્વ વધારે આંખ નું મહત્વ વધારે છે મહાત્માએ એને એક બાજુ ઉભો રખ્યું ત્રીજાને જવાબ આપવા કહ્યું જો ત્રીજા એ નિવેદન કર્યું ભગવાન કાન નું મહત્વ આંખ કરતા વધારે છે આંખ ઉપર લાવે ત્રીજો કાન ઉપર લઈ જાય છે ત્રીજાને જવાબ આપવા જોઈ જાય કે હું ભગવાન કાન મહત્વ આંખ કરતા વધારે છે આખ ફક્ત લૌકિક અને દસ્ય જગત ને દેખી શકે છે સમજાવે ભગવાન પરંતુ કાન ને પાર લૌકિક અને પારમાર્ધિક વિષય નું પણ પાન કરવાનું સૌભાગ્ય મળેલું છે માટે કાન નું મહત્વ પોતાની પાસે રોકી લીધો પેલા અને બીજા ને ઘરમાં ઉપદેશ આપીને મોકલી દીધા રોકી લીધો આ બેને એકને ને એકને નો એક ને ઉપાસના મોકલી એમની વિચારવાની શક્તિ એનું ગ્રાઉન્ડ નહી પડતી એટલો કિલ્લો કિલ્લો હતો એ કિલ્લામાં પ્રવેશની બેની શક્તિ ન કારણ <laughs> કે <coughs> <laughs> ભૂલ્યા બેને કર્મ ને ઉપાસના નો ઉપદેશ આપીને મોકલી પણ પેહલો કર્મ નો પાત્ર પણ ભગવાન નો પાત્રુ આપણને ન ગોઠ આપણે ઉપાસના તો સરો પડી રહી ને ઉપાસના સમજો ચાલુ ખ્યા ધ્યાન નથી એક બોલ્યો બીજો બોલ્યો બીજો બોલ્યો ત્રીજો અને ભોળા તંત્ર માણસ એટલે આયા પણ એનું નુકસાન ઈ જ્યાં આવે નુકશાન દેખાય ને અને મરી જાય તો પરચાઈ લખીએ હા ઈટાણી ભૂલ્યા હોય ના પાડે તમને એમાં કઈ દેખાણું જઈ હવે ગીતા વાંચો તો આવી જાય જ્ઞાની તો આત્મતમ જો જાણો વિચાર જુઓ વિચારવા જવું પરોક્ષ માં પણ આટલા સમજનાર હોય આપણે એનું તો પાન ખબર ના એ તો જવું જોઈએ નહી ગુરુ નું કર્તવ્ય શિષ્ય તો અજ્ઞાની છે અને અજ્ઞાની તો ગુરુ નો હક્યા કો નો લઈ ગયો તો ફેરવું ત્યાં વાંચી લીધું તમારું હું જો અમેરિકાથી આવ્યો આખું વાંચી લીધું બે શબ્દે પણ એને આ ફરીથી નડે છે એટલે લખતા લખતા અટકી જાય છે કપરા થઈ ગયું લખ્યું છે બરાબર બોલો હાલો સ્વામી નારાયણ અરે સ્વામિનારાયણ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓડી હતી અને માથે ધોળી પાક બાંધી હતી ને પાગ વિશે પીળા પુષ્પ નો લટકતો હતો પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ સમાધિ તે કે નિર્વિકલ્પ સમાધિ તે કે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જેને ભગવાન ના સ્વરૂપ સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ના હોય શુકજી તે જેવો થાવ અથવા નર નારાયણ ના આશ્રમ માં જઈને તે આશ્રમ મુનિ ભેરો રહી ને તપ કરું અથવા તો શ્વેત દ્વીપ માં તબ કરીને શ્વેત મુક્ત જેવો થાવ જેવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિ વાળો કહીએ પેલાથી એક વાર નક્કી કરાવી વિચાર ન કરતા તો પછી કોક નો કરે કોકું કરે ના એમ તો ના નથી તમે નો હોય પણ કોક નો કરે એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિ વાળો કહીએ અને જેને એવી રીતનો વિકલ્પ ના હોય પામી ભગવાન કહેવાય શું બુદી ગયો એમાં બુદી ગયો પછી દેખાય જ નહીં નિમગ બેઠા બેઠા વિચાર કરવો જોઈએ મોટી અને આવડા ને ગોખાવીએ અને એવડા ય આપણને પાછા શરણે આવે અને આપણે એના આશીર્વાદ કઈ આવ્યું ભાઈ હું તું થાય એમ થાય બીજું નિમગ્ન એટલે ભગવાન સિવાય દેખાતું નથી થયું નિમગ નવાય પોતાના આત્મા ને ન દેખાય ભૂલી ગયો ખબર જ ના ધીર ન થઈ ગયો ને આપણે હજી ક્યાં એ રેલા છેલ્પ માં આવે કે હોય તપ કરી પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ ભક્તિ માં ઉપાસના માટે શો ભેદ છે જો એ નક્કી કર્યો એ બોલો ભક્તિ માં નું ઉપાસ બોલશું મને ખબર છે આપણા માટે લઈ જતા એમ જવું પણ એવો વિચાર જ કોઈ કરતો નથી ભક્તિ ની ઉપાસના શું ભેદ છે આમાં લખ્યું એટલે આપડે બોલી દઈએ વાત તો પછી ઉત્તર લખ્યું છે જેટલા રૂપિયા મણ એટલાનું જેટલા આના નું અઢી શેર એ બોલી ગયા પછી શું પછી મણ કેટલા અઢી એનો તો વિચાર જ નહિ કરવાનો ને હ જેટલે ઉપાસનામાં શું ભેદ એકલા બેઠા બેઠા મગજમાં ઉતારવું જોઈએ ને અન્ન ભક્તિ કેવાય અન્ન ઉપાસના કહેવાય લખ્યું બોલવું એમ નઈ હો લખેલું તો વાંચવાનું હોય પછી મેળવ કે હું ભક્તિ માં બે જુદા વાત કરી એટલે તો આ જુદું કીધું છે અમે તો ભક્તિ માં જ ઉપાસ એ ભક્તિ ને બધું એક કરીને સાચું ખબર નથી તમારા માં આવે અને તમને એ હું ગોખાવી દીધું એટલે તમારી પાસે સેવા લેવી હોય તે કાયમ આવે તમે અમારા કેવા લ્યો બકરા ને હાજવા કાયમ આવે પાછું વાડા પરિધિ છે કોણ શ્રીજી મહારાજ પોતે લખી લખી ગયા છે સાધુઓ સામા બેઠા તાચ સંવાદો હશે ને લખેલું પછી અમે છોડી દીધું એટલે તમને સમજાવી એક જ સમજાવી આવડાય ને નઈ હો આ બિચારા ભોળા ભલા માણસો એને ખબર કે પડે કઈ સમજી ભાઈ કેટલું કઈ ના કરવી જ છે ભેમા તમે કહો એટલી હો તમારું નામ લઈ લીધું બોલો ત્યારે શ્રીજી મહારાજ બોલા છે શ્રવણમ કીર્તન વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ अर्चनम, वंदनम, दास्यम, जे भगवान ने भजवा तेने कहिए। अने उपासना तो तेने कहिए जे भगवान ना विशे सदा निष्ठा जाएज नहीं गतिपादन ग्रंथ ने साबड़े તો પણ ભગવાન ના સદા સાકાર જ સમજે અને શાસ્ત્ર પોતે ભગવાન ના સાકાર સ્વરૂપ નું પણ પોતાની ઉપાસના નું ખવા તે જ નહીં એવી રીતે જેની દ્રઢ સમજણ હોય તેને ઉપાસના વાળો કહીએ વતના મતમુ છે બાકી ક્યાં પૂરી થઈ જાય પૂરું થઈ ગયું હા હજી બોલું સમય કોઈ સાધુ સમજાવતા નથી આ બિચારા ને ખાણ એટલે આવડ પરા મૂક્યા ભગવાન ના સાકાર પણ નિષ્ઠા હોય અને ભગવાન નું ભજન કરતા કરતા ભગવાન ના પણ એ પામી ગયો છતાં પણ એમ કોણું નથી એમાં જે લખ્યું છે એને ભોલી ગયા એ બધા એ પ્રમાણે બરાબર છે ને નિષ્ઠા ખબર પડે પણ એવો તો આવ્યો ન હોય અરે બઉ આવે છે પણ એની ભેળા ચડી જાય હોય કાયમ એ તો હોય આજે લખ્યું છે તમને તમે ગયા છો કુંક ની કોક ની ખબર પડે ખાવામાં, પીવામાં, નાવામાં, નિષ્ટા થાય ને મૂક્યું છે સાધુ સંતો કોઈ સમજાવે છે સમજવું નહી પૈસા થાય પણ એમાં કેમ જાળવું જાળવું એમ કરજો કર્યું આલો હદે છે પૂછું કરે મીઠી વાત કરી લેખા લાગે માત્ર એટલે ઇન્દ્રિયો એનો જો સ્પર્શ થયો એટલે જરૂર એના ભાવ આમાં દેખાય એ દેખાતા જરાય બુદ્ધિ માં ચડાય છે પણ એના જે અનુભવ થયો એ અનુભવ થયા પછી વિષય ના ધર્મો છે પરાભવ કરવાના એ પરાભવ નો થાય આનંદ માં થાય તમારો કોઈ નો વાંક ન કેટલાય વર્ષો ત્યાં સમજવાનું સમજાવવાનું બંધ કરી દીધું ને એટલે આ ન હોય પેલું તમારામાં આવે પેલા બધા ભક્તિ કરવી પછી ઉપાસના ઉપાસના શું છે ભક્તિ કરવાની કર્મ છે જેમ જગત નું કર્મ ભગવાન સંબંધી કર્મ એમ બી ભગવાન સંબંધી હોય દેશ સંબંધી હોય કોઈ પણ જગત સંબંધી ક્રિયાઓ હોય એ ઉપાસના બધા માં લાગી ગઈ છે દરેક ને એને એનો છેડો દરેક ને છે ને એક બે ભે કળે ન ઉતરે આ તો એનો અભ્યાસ અને પાછું એનું મનન એ બધું બેણું તનિષદો એ જ્યાં કહ્યું હશે ભક્ત ના થઈ ગયું બે કઈ હે મારા